પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મુકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે સ્વામી વાત કરે છે ને આપણે સાંભળીએ છીએ એમ સાંભળવી અને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે વર્તવું